143 શ્લોક નંબર વન ફોર્ટી થ્રી સ સાક્ષ્ય પુત્ર મીચાચી અને સાક્ષી સહિત લખત કેરા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિ સાથે પણ પૃથ્વીને પૃથ્વી હસ્તાક્ષર અલગ કરી સાક્ષી રાખીને લખાણ કર્યા સિવાય પુત્ર મિત્ર કે સગા સંબંધીની સાથે પણ ખેતર ઘર આદિની જમીન અને સોનું આદિ ધન તેનો લેવા દેવાનો વ્યવહાર ક્યારે ના કરો? પોતાના હસ્તાક્ષર સહી કરીને એવો અર્થ લાગે છે વિષયોનો પ્રબળ સ્વભાવ છે કે હાથમાં આવતા મોહિત કરી દે છે તેમાં પણ સોનું ને ધન સૌથી પ્રબળ છે અને વ્યક્તિને મુશ્કેલીમાં મૂકી દે છે દેવું એટલે કરજ ધીરનાર પાછું આપવું તે અને લેવું એટલે નાણાં ધીરનાર પાસેથી લેવું તે પેલા લખાણ કરાવવું સાક્ષી વગેરેના હસ્તાક્ષર કરાવી વગેરે માટે સાક્ષી સહિત લખાણ કરવું સાક્ષી નું લક્ષણ યાજ્ઞવલ્કીય ઋષિએ કહ્યું છે કે तपस्वीनों दानशीला कुलीना सत्यवादीन धर्म प्रधानुवंत धनाता साक्षिणो ज्ञेय श्रौतस्मात क्रियापरा यति वर्णन सर्वेषुवा स्मृता साक्षी, साक्षी ओछा में ओछा त्रण होवा जो है ते तपमाचिवाड़ा દાન કરવાના સ્વભાવ વાળા કુળવાન અને સત્યવાદી હોવા જોઈએ સાક્ષી ના જીવનમાં ધર્મ મુખ્ય હોવો જોઈએ સરળ પરિવાર વાળા ધન સંપન અને શ્રુતિ સ્મૃતિ કહેલી ક્રિયાઓને કરનારા હોવા જોઈએ વસ્તાર હોવા જોઈએ વિના ન હોય તો કઈ ન હોય તો એનો ઉલાળ ન હોય એટલે ત્યાગી સાક્ષી માં નહી રાખવાનું બહુ સારા હોય નાશ પામી જવાનું બીક હોય કે જો આપણે કઈ ખોટું કરી આપણું નાશ પામી જાય છોકરાઓ દુઃખી થાય આને વાહે કોણ દુખી થાય એટલે એ જેને વાહે કઈ લફરું ના હોય એ વાં સાક્ષી સાક્ષી હાલે હોય ક્યાંય તે બધા સર્વ વર્ણોમાં અને જાતિઓમાં તે તે વર્ણના અને તે તે જાતિના હોવા જોઈએ નાત નો સાક્ષી હોય બીજી નાત નો હોય તો એ એટલો બરાબર ને જેમ કે લેખ નું લક્ષણ લખવાની રીત પણ કહી છે જે યહ કશી અર્થો નિષ્ણાત स्वरुच्यातु तू परस्परम लेखियम तू साक्षी मतकार्यूर्वक विषय बाबत परस्पर रुचि सं नक्की करेल हो धन अपनाम पहला लखवशी राखवा लेख म मा वर्ष मस पखवाडियो ती थ लखवा व्यक्ति नाम जाति गोत्र लखवा હું અમુક નામનો પુત્ર છું તે અહીં ઉપર જે લખ્યું છે તે મને માન્ય છે પૈસા આપતો એને એનું પેલા આમાં એમ કીધું છે પણ ન કરતો એ તો જે લખાણ કરી દેતો હોય એ પહેલા કરે એમ તો પણ પૈસા આપે એ જ લખાણ કરી દે કે તમારે આ પ્રમાણે હું આને પૈસા ધીરું છું અને એટલાસ્ટ આમે આપી દેવાના આ પ્રમાણે આપવાના તો ઓલો સહી કરે તો અસમત થાય ને એટલે એને છેલ્લે કરવાની જે આપતા આપતા હોય એને પછી કરવાની સાક્ષી છું તેમ તે લેખમાં જ અલગ લખે અને પછી પોતાના પિતાનું નામ લખી તેનો પુત્ર હું અમુક એમ પોતાને હાથે જ લખે જેને લખતા ન આવડતું હોય આવા ઋણી करज लेना रहे, आ लखाण मेरे मान्य लखा साक्षी हाजरी में साक्षी स्वयं लखे अथवा लखनऊ में लघु चाणक्य कहू के मेधावीवाकूधी लघुहस्त स्फुटाक्षर राजनीति प्रवीणश्च भवित लेख्यस् लेखक લેખ લખનારો બુદ્ધિમાન, બોલવામાં ચતુર ધીર હળવા હાથ વાળો ઝડપથી લખનારો હળવા હાથ ઝડપથી લખનારો સ્પષ્ટ અક્ષર લખનારો અને રાજનીતિમાં નિપુણ હોવો જોઈએ વ્યવહાર નિપુણ હોય એટલે વ્યવહારમાં નિપુણ આનું આમ થાય ખબર હોવી જોઈએ કે આનું આમ શ્લોક નંબર વન ફોર્ટી ફોર વૈવાહિક અને પોતાનું અથવા બીજાનું વિવાહ સંબંધી જે કાર્ય તેને વિશે આપવા યોગ્ય જે ધન તેનું સાક્ષી સહિત લખત કર્યા વિના एक सौतालीस प्रमाण साक्षी सहित लखाण करव केवल मौखिक बात नो आधार नखाण करव करते અને પછી કરવો જો આમ ન કરવામાં આવે તો જયારે વારસો વેચવામાં આવે ત્યારે ખરેખર જેમાં જેના ભાગમાં તેનો અધિકાર હોતો નથી અથવા કટોકટીના સમયે મિલકત વેચવી પડે ત્યારે પણ આ ભાગનું વેચાણ વિના સંમતિ કરી ન શકાય શાસ્ત્ર નો નિર્ણય છે એ કર્યાવર નું વેચાણ ન કરી શકાય કર્યાવર નો ભાગે ન પડે એને બાપની મિલકત હોય તો ભાગ પડે છોકરાના બાપત એટલે આ લખાણ કરવું જરૂરી ન કરતો બીજું કઈ લખાણ કરવું ને કન્યાદાન માં આપે તેમાં લખાણ કઈ થોડા કોઈ કરતા ન હોય પણ મહારાજે આવું કીધું છે શાસ્ત્ર માં કીધું છે નહી તો અધિકારી થઈ જાય ત્યાં તો બધો આપણો હજારો છે અથવા કટોકટીના સમયે મિલકત વેચવી પડે ત્યારે પણ આ ભાગ આ ભાગનું વેચાણ વિના સંમતિ થઈ જાય અથવા કોઈ દાવેદાર બને અથવા કોઈક તો વિવા પહેલા કહે विवाद पोभ थी फरी जाए तो विवाह थी गोभ थी फरी जाए तरह व्यवहार में मोटो क्लेश थे कलर थे आ जाहिर हैगड़ी पड़े પોતાની ઉપજ નું જે દ્રવ્ય તેને અનુસારે નિરંતર ખર્ચ કરવો પણ તે ઉપરાંત ન કરવો અને જે ઉપજ કરતા વધારે ખર્ચ કરે છે તેને મોટું દુઃખ થાય છે પણ તેમાં લોભ ન કરવો તેમજ કરવો વધારે પોતાની આવક હોય હિસાબ કરીને ખર્ચ કરવો પોતાની આવકના પ્રમાણમાં ખર્ચ કરવો પણ તેમાં લોભ ન કરવો તેમજ કરજ પણ ન કરવું ધનની આવક નું અનુસંધાન ખર્ચ કરવા તો મોટું દુઃખ આવીને ઉભું રહે મોટું દુઃખા પીડાદાયક થાય છે વસ્તુનો અભાવ પીડા કરનારો નથી થતો હોય તો એ પ્રમાણે આયોજન કરો મુશ્કેલી નથી ઓલું અવ્યવસ્થા હોય તો વધારે હોય એ પીડાદાયક થાય વધી જાય તો એ પીડા કરે કારણ કે કા બગડે કાકોની અવ્યવસ્થા થાય તો ઓલું થાય એટલે વ્યવસ્થા છે એ સુખદાયક છે પદાર્થ પાનું છે એ સુખદાયક નથી થતું એ ઉલટું માથા દુખાવો થઈ પડે હોય ને વ્યવસ્થા ન હોય પદાર્થ હોય ને સગવડતા હોય અને વ્યવસ્થા ન હોય તો બગાડનારા દુઃખદાયક ન હોય દુઃખદાયક હોય દુઃખદાયક બગાડવા વાળાને એટલે વ્યવસ્થા જેને ન હોય ને એને ઓછો અથવા વધારે બે વાદાયક એટલે વ્યવસ્થા છે ને એ સુખદાયક છે એટલે મારે જેમ કીધું કે એવી રીતે રાખવું એનું સ્ટાન્ડર્ડ રાખવાનું એક રૂપિયા હોય તો નેવું પૈસા નો ખર્ચો કરવાનો એટલે દસ પૈસા સ્પેર માં હોય ને તો એ સુખદાયક થાય પચાસ પૈસા સ્પેર માં રહી જાય તો પાછા દુખદાયક થાય અને દસ પૈસા ઘટે તો દુઃખદાયક પચાસ પૈસા સ્પેર મારી જાય તો હું દુઃખદાયક થાય ખેચા ખેંચી થાય વાપરી નાખું નાખું એટલે ખેચા ખેંચી થાય અને દહ પૈસામાં બહુ બધા કોઈ બહુ એ જોટાઝોટી ન થાય એટલે વધારે હોય તોય એમ એ દુઃખદાયક થાય અને ઓછું હોય તો દુઃખદાયક ધનની આવક નું અનુસંધાન રાખા વિના જ મન ફાવે તેમ ખર્ચ કરવા માંડે તો મોટું દુખ આવીને ઉભું રહે મોટું દુખ કહેવાનું તાત્પર્ય એ છે કે આત્મઘાત કરીને ક્યારેક મરવું પડે અથવા સમગ્ર જીવન પરિવાર છે જેની પાસેથી જે વસ્તુઓ લાવ્યા હોઈએ તેને તે પાછી ના આપીએ કે તેની કિંમતની રકમ ના આપીએ તો તે વસ્તુ માટે ગ્રહસ્થો એ આવક કરતા ખર્ચ થોડો ઓછો જ કરવો આમાં કોઈ સંશય કરવો જ નહીં વૃદ્ધ ચાણક્યે કહ્યું છે કે ઈદમ પરમ દક્ષિણ વિસ્તૃત વ્યૂનમ ધર્મ ભ્રષ્ટો ભવતમ જેને આવક ચાર ની હોય અને તે ખર્ચ પાંચ કે છ નો કરે તો જાજા તે મનુષ્ય ચોક્કસ અને સત્વરે ધર્મ ભ્રષ્ટ થઈ શકે છે કામદકીય નીતિશાસ્ત્ર માં કહ્યું છે કે યતસ ત ઉપનીય વ્યુ ભૂરીએ ધનિકોપદ્રવે જાતે વિષમંતી તે તત जे धन मनुष्य जी त्यान लाई पड़ता है संस्मृत स्वयं लेखियो क्षर न्यहार द्रव्य रूपिया वगैरह धनली आवक होर्च थे प्रतिदिन अर्थात તે જ દિવસ સંભાળીને સારા અક્ષરો તમે આમ કર્યું કે તમે ક્યાં નાખ્યું આવક ન હોય એના કરતા વધારે માથે આખે તમે એટલે જેની પાસે લખાણ ના હોય અને હોય તો પણ સંદિગ્ધ અક્ષરો માં અસ્પષ્ટ લખાણ હોય તો ઠગ લોકો બનાવટી લખાણ કરીને લોકોને હેરાન કરે છે અને ધન પડાવી લે છે 147 ભૂલી ગયા હોય અને તે ગૃહસ્થાશ્રમી સત્સંગી वृत्तिद्यम तकी पायमूज धन धान्यादिक दसमो भाग काढ़ी श्रीकृष्ण भगवान ने अर्पण करवो व्यवहार दुर्बल होने वीसमो भाग अर्पण करवो गृहस्थाश्रमी सत्संगीओ यज्ञ कर आदिरूप आजीविका वृत्ति थी उद्यम थी जन धान्यादि पोता ने मे तसमो भाग पोता इष्टदेव પરંતુ તે વિષયમાં શ્રીજી મહારાજ પોતાનો અભિપ્રાય બતાવી રહ્યા છે કે અર્પયો દશાંશ કૃષ્ણ એવું મહારાજ માનવું છે ધર્માર્થ એમ નહી એટલે એ મહારાજનો કે પોતાનો સ્વયં અભિપ્રાય છે કે ભગવાનને અર્પણ કરવાનું ભગવાનને અર્થે અર્પણ કરવાનું એટલે મહારાજની એટલે કે ભક્તિ પ્રધાનતા વિચાર છે હૃદયમાં ભક્તિ પ્રધાનતા છે બોલું કે ધર્માર્થ બે અર્થ તો એક થાય પણ થોડોક ફેર પડે તો કે શ્રી કૃષ્ણ ભગવાન અર્થે તદર્થતા માટે એને વાપરવો वो पोत ते धंदो धन धान्यम कर कर करवा ધન અને ધાન્યુપિયા ડાંગર આદિ અનાજ અને કપાસ વગેરે બીજી વસ્તુઓ તથા ઘાસ આદિ પણ તેમાં ગણવા અને જે દુર્બળ આવક થોડી હોય મહેનત જાજી અને ખર્ચ વધારે રહેતો હોય તેવા ગ્રહસ્થોએ વીસમો ભાગ શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરમાં અર્પણ કરવો જો દસમો કે વીસમો ભાગ આપવામાં ન આવે તો દ્રવ્ય શુદ્ધિ થાય નહીં श्रीमद भागवत महुद के दस्या दान ने सहस्त्र गणु करने चाहता हो पदार्थों अंतरात्मा भेदभाव रहित परम शांत परिपूर्ण ભગવાન શ્રી કૃષ્ણને જ દાન આપવું છે તથા પ્રધાનમ ક્ષત્રિય કર્મ પ્રજાના પરિપાલ દ્વિજાતિહિત યજ્ઞ કરાવવો અધ્યન કરવું અને દાન આપવું આ ત્રણેય ક્ષત્રિયને અને વૈશ્ય ને વૃત્તિ છે આજીવિકાના સાધુ ખાલી એટલું ન વાંચો આ તો અમુક આમાં વિભાગીકરણ છે પેલા સામાન્ય ધર્મ લઈ લીધા એવી રીતે પછી બધા પોત પોતાના મુખ્ય ધર્મ આવશે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય એ ત્રણેય નો અધિકાર છે પણ મુખ્ય વૃત્તિ નથી ત્રણેય ની મુખ્ય વૃત્તિ નહીં મુખ્ય વૃત્તિ બ્રાહ્મણ ની અગ્નિ અધિકાર ત્રણેય પણ ક્ષત્રિય અને વૈશ્ય કરતા બ્રાહ્મણને દાન લેવું યજ્ઞ કરવો કરાવવો અને વેદાધિક ભણાવવું આ ત્રણ વધારે વૃત્તિ વૈશ્ય ને મુખ્ય વૃત્તિ વ્યાજ વટાવ ખેતી વ્યાપાર અને પશુપાલન કયા છે શુદ્રની જીવિકા વૃત્તિ બ્રાહ્મણ ક્ષત્રિય તથા વૈશ્ય આ ત્રણ વર્ણની સેવા કરવી તે કઈ છે સેવા વૃત્તિથી નિર્વાહ ના થઈ શકે તો વૈશ્યનો વ્યાપાર આદિ વૃત્તિથી આજીવિકાથી નિર્વાહ ચલાવો. ત્રિવર્ણિક હિત થાય એ રીતની અનેક પ્રકારની કલાકારી કારીગરીથી પણ જીવન નિર્વાહ કરવો શુદ્રને માટે દેવલ ઋષિ બીજી આજીવિકાઓ પણ કહી છે જેમ કે શુદ્ર ધર્મો દ્વિજાતિ શુશ્રુષા પાપવર્જનમ કલમાદિ પોષણમ પશુપાલન ભારૂ વ્યવહાર સેવા કરવી તેજ છે આ રીતે નિષ્પાપ રીતે ડાંગર આદિનારું તૈયાર કરવા પશુપાલન કરવું તૈયાર કરી શીખવું વીણા ને મૃદંગ આદિ વાજિંદ્રો વગાડવા શીખવવા આવા ઘણા આજીવિકાના સાધન ઉપાય છે મોક્ષધર્મમાં કયું છે કે કર્મણ ધનાદ સ્વાધ્યાયોપલબ્ધ પ્રકર્ષેણ વા્રહર્ષિર્મિતન વા અદ્રિસારગતેન વાવ્યકવ્ય નિયમાભ્યાસ દૈવત પ્રસાદોપલબેન વાન ગ્રહસ્થો કાર્યસ્થ્ય વર્તએત ગ્રહસ્થમ કર્મ થી ધન સંગ્રહ કરવો અર્થાત સ્વાધ્યાય થી વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરી દ્વારા પહાડ માંથી મળેલા તેના સારરૂપ મણી રત્ન દિવ્ય ઔષધિઓ અને સોનું આ બધા માંથી ધન સંપાદન કરવું ડાયમંડ માંથી કરવું બધી જમીન માંથી ખનીજ નીકળ્યા નથી કરવું માટે કે ત્રણિક્રહ સુવર્ આદી ની શુદ્ધિ તો ભાવના ની શુદ્ધિ તો જ થાય કે તમે બીજા માટે કઈક કરો તમારે પોતાને પોતાના માટે કઈક કરો તો દ્રવ્ય શુદ્ધિ નો થાય શુદ્ધિ એમ કેવાય તમારો સ્વાર્થ નો શુદ્ધિ નો અર્થ હું છે કે એ આવે ને તમારા અંતઃકરણ માં ઉથલ પાથલ નો કરે અને ગડબડ નો કરે એવા પછી જેમ પૈસો આવી ગ્રહસ્થન ઘેરે ગડબડ કરે છે એમ ગુણ આવીને અગ્રહસ્થન ઘેરે ગડબડ કરે એને મગજમાં ગડબડ કરે તો એને હારો કરવો હોય તો કોક ને શીખવાડો એ જો શીખે અને તમારી એમાં કઈ સ્વાર્થ ભાવના ન હોય હું આને શીખવાડું મારા મારા શિષ્યને બીજાને ન શીખવાડું તો સ્વાર્થ ભાવના થઈ એટલે બીજા ને તો એ ગુણ ને શુદ્ધિ થાય અને ગુણ એના કલ્યાણ માટે થાય નહીં તો ન થાય નહીં સ્વાર્થ માટે થાય સ્વાર્થ માટે આ સ્વાર્થ માટે થાય એ પવિત્રિકરણ ન થાય એનું ગ્રહસ્થ ને શા માટે દેવાનું કીધું પોતાની કમાણી હોય એ બીજાને દઈ દેવી આમાં એવું છે તમને નહી બીજાને સુખરૂપ થાય એટલે પોતાને થાય ગ્રહસ્થ દાન દે એને બીજા વાપરીને રાજી થાય તો અંતે તો સુખરૂપ છે પરલોક આ લોક ને પરલોક બે માં સુખરૂપ થાય એવી રીતે ત્યાગી થાય દ્રવ્ય ની શુદ્ધિ તો દાન આદિ થી જ થાય છે એમ ભાગવત માં કહ્યું છે એટલું બીજા માટે વધારે ખરે ગ્રહસ્થ ને તો તકલીફ કે બીજા ને પોતા પાસે રે નહી અને ગુણ માં એવું નથી ઉલટું વાપરતા વધે વધે ને પવિત્ર થાય બે વાર નથી વધારો હોત થાય ને પવિત્ર હોત થાય ગ્રહસ્થ એવું નહીં એક વખત દાન દે એટલે ઓછું થતું જાય પવિત્ર થાય પણ ઓછું થતું જાય અને આને તો વધે પવિત્ર થાય બે વાર સુવર્ણ આદી દ્રવ્યને શુદ્ધિ તો દાન આદિ થી જ થાય છે એમ ભાગવતમાં કહ્યું છે એટલા શુદ્ધિના ઉપાયો છે આ બધા શુદ્ધિના ઉપાયો છે કાલે કરીને પૃથ્વી વગેરે શુદ્ધ થાય છે બગડી ગઈ હોય તો એ કાળે કરીને શુદ્ધ થઈ ગયું પૃથ્વી ને થોડોક ઉપર થી ભાગ કાઢી ને ઓલું કરીને એમ કરીને એ પૃથ્વી શુદ્ધ થઈ ગઈ સ્નાન થી શરીર વગેરે સ્નાન થી શરીર ની શુદ્ધિ ધોવે એવું બધી શુદ્ધિ હોય ગર્ભ આદિ તબ થી યો સંતોષ થી અને અધ્યાત્મ જ તે તેથી ઉપર તેની શુદ્ધિ ઓલામાં ઓલામાં આવી પણ એક શ્લોક માં આપી દીધું છે એકાદશ કામાં આપ્યું છે ભક્તરજ ની મૂળ શ્લોક એટલું બહુ ખ્યાલ આવે નથી બ્રાહ્મણો દાન થી દ્રવ્યો સંતોષ થી મન અને અધ્યાત્મ જ્ઞાન થી આત્મા એટલે શુદ્ધ થાય છે કેવી રીતે આત્મા શુદ્ધ અધ્યાત્મક જ્ઞાન એટલે હું એમ હું હું દેહ નથી તો આત્મા શુદ્ધ થાય તો જ થાય નહીં તો ક્યાં જ થાય બહુ શાસ્ત્ર અધ્યયન કરે આત્મા શુદ્ધ થાય અધ્યાત્મ જ્ઞાન છે વેદાંત ભણવાથી આત્મા શુદ્ધ થાય ભણી જાય તો એ અધ્યાત્મ વિદ્યા કેવાય કે નો કેવાયર અધ્યાત્મ પ્યોર અધ્યાત્મક વિદ્યા કેવાય તો એનાથી આત્મા શુદ્ધ થઈ જાય ઘણા વેદાંત ભણેલા પગડેલા હોય છે જો આત્મા શુદ્ધ થઈ જતો હોય તો અધ્યાત્મા શુદ્ધ થાય દેહ થી એટલે દેહ થી એટલે દેહ સંબંધી બધા પદાર્થોથી અલગ થાય ત્યારે આત્મા શુદ્ધ થાય નહિ તો આત્મા શુદ્ધ ક્યાંથી થયા ભગવાન નું ભજન કરે તો પણ જયારે દેહ થી શુદ્ધ થાય ત્યાં આત્મા થાય નહીં તો ભગવાન નું ભજન કરે તો બગડેલો જ રે પણ ભગવાન નું ભજન એવું છે કે એને થોડોક નોખો પાડે ભગવાન નું ભજન નો પ્રતાપ એવો છે કે જો એને હારા સેથી કર્યું હોય તો ઓટોમેટિક નોખો પડી જાય આત્મા શુદ્ધ ક્યાંથી થાય વેદાંત અધ્યાત્મ વિદ્યા થી એવું કીધું તો એમ જાણે કે અધ્યાત્મ વિદ્યા એટલે વેદાંત વિદ્યા વેદાંત વિદ્યા કે શાસ્ત્ર વિદ્યા ગમે તે ભણે તો આત્મા શુદ્ધ થઈ જાય કેમ લાગે કેમ આત્મા શુદ્ધ ન થાય નોહુકરણ થાય ઘણા વેદાંત ભણેલા બગડેલા હોય છે એટલે એ આ માન્યતા ખોટી કરી નાખે જીવતા જીવતા બ્રાહ્મણો દાન થી દ્રવ્યો સંતોષ થી મન અને અધ્યાત્મ જ્ઞાન છે એવું કઈ લખ્યું છે એકાદ કદમાં આન વિક્ષિકી વિદ્યા થી બુદ્ધિ ની શુદ્ધિ થાય છે ત્યાં જોવું પડે એટલે એટલે એટલે ગણતરી ગણતરીથી લાભ છે એમાં વિચાર નથી બુદ્ધિ ની શુદ્ધ હિત થાય કે આમાં પેલા ઉઠેઠાજી ભગત એ નતો થયો ત્યારે સ્વામી એકાદશક વાંચતા સ્વામી માં ત્યારે સાંભળ્યું પછી એક બે વાર આપણે લીધું ત્યારે જોયું સરસ ઉપર કહેલું બધું શુદ્ધ થાય છે અધ્યાત્મ જ્ઞાન એટલે જેટલો જેટલો દેહ થી નોખો પડે એટલી આત્માની શુદ્ધિ થાય દેહ સહિત કરે તો ગમે એટલું કરતો હોય તો શુદ્ધ નો થાય દેહ અપવિત્ર માં અપવિત્ર છે એટલે દેહ થી નખો પડીને જેટલું કરે એટલું શુદ્ધ થાય તો શુદ્ધ થઈ જાય નહીં જોઈએ તો લોક ની માન્યતા છે શાસ્ત્ર ની ક્યાં છે ભણે એટલે બધા પવિત્ર નક્શી પૂત થઈ ગયા એવું લોક ની માન્યતા જાણીતા ની માન્યતાઓ નથી વેદાંત ઉતરે તો નખો પડી જાય જીવ તો વાંધો નહીં થઈ જાય દાન પણ સત્પાત્ર ને તે દાન ખંડમાં કહ્યું છે કે પાત્રે દ્રવ્યર્પણ કાર્ય સત્પાત્ર માં દાન આપવું સત્પાત્ર પાત્ર નિમ વૈ કવિભિ પાત્ર વિત હરી હરિરવ એકમ ઉર્વિશ યન્મયમ વૈ ચરાચરમ દેવર્ષ્યમ ભગવાન શ્રી હરી પરમાત્મા એક જ પાત્ર છે એમ કહ્યું છે આ સ્થા જેવા કોઈ પાત્ર નહીં સત્પાત્ર એટલે પરમાત્માને અર્થે સમર્પણ થાય કે પરમાત્મા સમર્પણ કરતા પરમાત્મા આવે તો ઉથલપાથલ કરી નાખે પરમાત્મા ને અર્થે ઉપયોગમાં આવવું જોઈએ સમર્પણ તો ઠીક છે કારણ કે સમર્પણ કરીને પાછ બીજા ઓલું કરી નાખે તો સમર્પણ કર્યું પોગે ને પણ પરમાત્માને અર્થે એનો ઉપયોગ થાય તો એના જેવું કંચન કરી દીધા એટલે એના જેવા કોઈ ખાનદાન નથી એટલે એના જેવા કોઈ પાત્ર નથી પરમાત્મા અર્થે થયો છે કે નઈ ખબર પડે જાણે પરમાત્મા પરમાત્મા પરમાત્માને અર્થે ઈચ્છા પ્રમાણે થાય આ સ્થાવર જંગમાંત્મક જગત પણ તે પરમાત્મા જ છે આનું આમ થાય તો હું રાજી થાવ છું તો એ પ્રમાણે કરે તો પરમાત્મા અર્થે કેવાયુધિષ્ઠિર હે યુધિષ્ઠિર અહી તમારા યજ્ઞ માં દેવતાઓ ઋષિઓ સિદ્ધો અને સંકાદિકો બધા હોવા છતાં અગ્ર પૂજા યોગ્ય પાત્રના રૂપમાં તો ભગવાન શ્રી કૃષ્ણને જ માનવામાં આવ્યા છે તે પછી ભગવાન ભક્ત બ્રાહ્મણો સદપાત્ર છે એમ ત્યાં ભાગવતમાં જ કહ્યું છે ભગવાન પછી બીજો નંબર ના ભક્ત બ્રાહ્મણ હોય તો એનો ભાઈ બ્રહ્મચારી હતા શું નામ કૃષ્ણ કૃષ્ણાનંદજી બાલકૃષ્ણાનંદ બાલકૃષ્ણાનંદજી બ્રહ્મચારી ની અગ્ર પૂજા કરી બે હાજર નો યજ્ઞ કર્યો ત્યારે तपसा मनुष्यों विशेष सुपात्र मनाए कारण के पोता तपस्या विद्या आदि वे आदि गुणों वे भगवान वेदरूप शरीर ने धारण करे આપવા યોગ્ય દ્રવ્યનું પ્રમાણ મુખ્યપણે દાન મયુખમાં કહ્યું છે તમને ત્રિભાગ જીવનાય પ્રકલ્પ ભાગ દુ ધર્મા કમાયેલા ધનના પાંચ ભાગ કરવા તેમાં ત્રણ ભાગ પોતાના જીવન નિર્વાહ માટે રાખવા બે ભાગ ધર્મા કારણ કે મનુષ્ય છે શાસ્ત્ર માં તો એ પાછું ધર્માર્થમ એવું કીધું છે મહારાજે કીધું કૃષ્ણાર્થમ ભગવાન ને અર્થે કર મહારાજ ની રૂચિ છે એ થોડીક અલગ દેખાય છે તેનો અર્થ હેમાદ્રીએ પણ એ જ રીતે કહ્યો છે કે સર્વસ ભાગ પંચકમ ભાગ કરીને તેમાંથી ત્રણ ભાગ જીવન નિર્વાહ માટે રાખવા અને બે ભાગ ધર્મ કાર્ય માટે રાખવા પણ ભાસ્કરાચાર્ય તો એવો મત પ્રગટ કર્યો છે કે ત્રિભાગ શબ્દનો અર્થ ત્રીજો ભાગ એમ કરવો તો તે ટકા થઈ ગયો વીસ મોટલે પાંચ ટકા દસ મો ભાગ એટલે દસ ટકા અને આમાં બે ભાગ જો હોય તો ચાલી ટકા થઈ ગયો પાંચ ભાગ માંથી બે ભાગ કીધું ને ભાગત ભય એમ ધર્માર્થમ ત્રિભાગ ત્રિભાગ અર્થ ત્રીજો ભાગ એમ કરવો કૃપણ ગરીબ કંજુસ અને અશક્ત ની બાબતમાં તો મહાભારત અનુશાસિક પર્વમાં કહ્યું છે કે મહારાજે ઈ પક્ષ લીધો કે ગરીબ ને બધા ગરીબ માની ને જ બધા કળ યુગમાં બધા મન થી ગરીબ હોય છે ને એટલું બધું દઈ નથી શકતા એટલે કે ગરીબ માની ને દસલો ભાગ કાઢો જે ગ્રહસ્થ પાસે દસ ગાયો હોય જે ગ્રહસ્થ પાસે દસ ગાયો હોય તે એક ગાય એક ગાય દાન કરે સો ગાયો હોય તે દસ ગાય દાન કરે અને હજાર ગાયો હોય તો સો ગાય દાન કરે શરે કહ્યું છે કે રાગ નો દ્વાભાગમ દેવતાનામ ચિંશકમ ત્રસ્ત્રિશમ ચિપ્રાણમ કૃષિ કરતા ને લિપ્ય તે ખેડૂત ખેડૂત છઠ્ઠો ભાગ રાજાને આપે વીસમો ભાગ દેવતાને આપે અને તેત્રીસમો ભાગ બ્રાહ્મણોને આપે તો તેને ખેતીનો કોઈપણ પ્રકારનો દોષ લાગતો નથી અહીં શિક્ષાપત્રીમાં પણ ખેતીને શબ્દથી કંઈ નથી છતાં તેને સમજી લેવી અને ખેતીને તેની અંદર ગણવામાં ન આવે તો તેમાંથી અપવિત્ર પદાર્થના ઉપભોગથી બુદ્ધિ જળ થઈ જાય અને તેથી ધર્મ ભક્તિ અને જ્ઞાનનો લોપ અવશ્ય થઈ જાય અને તેમ થાય આ વસ્તુ બધા જરૂરી છે ખાલી ધન ની શુદ્ધિ જરૂરી છે એવું નથી બધા ઇન્દ્રિયોની શુદ્ધિ જરૂરી છે બુદ્ધિ જરૂર છે જીવ ની જરૂર છે એટલે બધા ની શુદ્ધિ પ્રકટ કરી જય જાનંદ સ્વામી મહારાજ ની